બેનો શાંતિ રાખો બેનો થોડા શાંતિ રાખો આવો હવે આવો છો ને બધા આપણે દૂર ને ક્યાંક સંપ્રદાયના ખાતે આવવા માટે શાંતિ રાખો વી વિલ ગેટ ધીસ યુ વોન્ટ ટુ ધીસ યુ વિલ ગેટ সনাতન ધ ઇટનર ઇટનર હપ્પીનેસ itener happiness one that is right? that you will get here she will give you that happiness one find it yes sir nana nana yes we are all here edridge you know say you know say edg rich this there is correct no the name is this not you are Rich your is name rich. is rich, not you are. You are not rich. Mm He -hmm. is that? asking that you, you are rich. I accept rich. your name is rich, but not you are rich. Your self is not rich, it's your name for antiquation. Your name, not you. Name can be anything. Can you understand? So who are you then? nobody oh, who are in heavy part that it was about who am i what is the real form of you yasa maybe we are all same being quiet like. right. maybe we are all same from one source em keche ke apade bada koi pan ek ek ek source na prakash che badha ek prak સોર્સ માંથી આવતો પ્રકાશ છીએ આપણે બધા ઇન્ડિપેન્ડન્ટ મેન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ You are not the beam of it, but you are full, full large. Not a king, full large. And you are completely independent. You are not dependent to any soul. You follow? You can be that, but when? When you realize that who am I? You can see, you can see, you can see, you can see. you can hear your real point there it there relative point here कहते प्रमाण से गए ठीक है नहीं समझी गयो दादा बाय रिलेटिव पॉइंट लेकिन यू आर फोर ऑफ समथिंग एंड बाय रियल यू आर इनडिपेंडेंट बाय इन डिपेंडेंट लाइक फॉर योर कंपनी you are not a degree of 160 160 you are not a degree do we we want understand? Understand? Do you want to understand we want to understand see what do we divide world is the parallel is a canton lalitnatan world is the parallel it tell there are two you find stores all these parallel there are two you find પધલ તો સોલ્વ ના પધલ માંથી ડૂબી ગયેલા હોય ડિઝોલ્વ થઈ ગયેલા હોય શું થયા હોય પધલ માં જ ડિઝોલ્વ થઈ ગયેલા હોય એટલે આખો દાડો કટ એટલે આ જે પધલ સોલ્વ કર્યું ને તો હવે સમજી લો બરોબ બાય રિલે ત્મા <laughs> આપીવ <laughs> તમને સમજાવ્યુંરન્દ્રભાઈ આવો ને બેહો ને વાત પૂરી કરવી પડશે દેખાડું છું કે અત્યાર સુધી તમે આમ જાણતા હું કમાવું છું એવું અને જયારે કમાય છે દસ લાખ રૂપિયા દસ લાખ કમાયો છોકરી પહેણ બે લાખ પહેણ્યા અને ખોટ ગયા ત્યારે ભગવાન નું આમ ગાલે રમણ ભી આપડા ઇન્ડિયા આવું કરે ઇન્ડિયા ના કરે આવું બધા આવું બોલે શું કમાયો અને કોર્ટ ગયેતા ભગવાન ને ગાલી પડે તમારી નરક હશે ગઈરી બિચારીર પગે વાંકો ચુકો હોય તેને શું હને તું ધારા વાંચે તને દુઃખ પડે આવા લોકો છે આપડા તેથી દુખી થાય દુઃખી કેમ થાય છે એટલે આ કોણ કરે છે કરવાનો અહંકાર કરો છો તેથી તમને કર્મ બંધાય છે શું થાય છે અને બટેક બટેક કરવું પડે છે હવે કર્મ બંધાશે નહી એવો રસ્તો હું કરી આપું અકર્મ સ્થિતિ જે ભગવાન ને કૃષ્ણ ભગવાન અકર્મ સ્થિતિ કઈ છે કર્મ કરતો દેખાય છે કારણ કે ભગવાન તો જ્ઞાતા ધા પરમાનંદરાગ છે ધંધો જ ના મળે એ તો ભાઈ હે અંતરે વિતરાગ રહે છે તને જોવાથી સંસારમાં ભગવાન તો તૈયાર જ છે પણ પેલો હું આ સુખ ને છોડતો નથી એ દાણા જ લાલ છે બધી લાલત્યુ છે એટલે આ કોણ કરે છે તમને સમજાવ ભગવાન એ કરતા નથી અને તમે ભાવ કરો છો કે તમને ગાળ દીધી અને તમે ગુસ્સા ભાવ કર્યો કે કર્મ બંધ તમને કઈ રાય આ ગાળ દીધી એ તમારું છે કે તમારું કર્મ ફળ આવ્યું છે આ કોણ કરે છે એ તમને બતાવું વ્યવસ્થિત નામની શક્તિ છે તે મોટું કોમ્પ્યુટર જેવી છે કેવી છે સમજતી જેવી સમજતી કોમ્પ્યુટર હોય ને જેવી છે તેની મેં અત્યારે તમારા જે ભાવ કરો છો કરો છો તે તમારું ફીડ કેવાય અને કોમ્પ્યુટર રિઝલ્ટ આપે છે એ રિઝલ્ટ તમારે ભોગવા પડે છે સમજબ માટે કોમ્પ્યુટર નું સાયન્ટિફિક સર્કુલ અભિનંદ એટલે જેવા જેવા ભાવ ગયા આ દુનિયા અને વ્યવસ્થિત શક્તિ આ જગત ને સૂર્ય ચંદ્ર તારા અને વ્યવસ્થિત જ રાખે છે કઈ પણ ફેરફાર ન થયો નિરંતર વ્યવસ્થિત રાખે સૂર્ય ચંદ્ર તારા બધું અંદર વ્યવસ્થિત જ રાખે છે એમાં કઈ પણ હવે આ તબુદા થઈ ગયા એટલે નિરંજન થી તમે જુદા થઈ ગયા નિરંજન જુદા અને તમે જુદા એટલે હવે તમે તો પાડોશ તરીકે અને નિરંજન હેલ્પ કર્યા કરશો ખબર પડે પણ નિરંજન બુદ્ધિ શું કરી છે જોયા કરવાનું તમારે તમે જ્ઞાતા ધસતા રહેલિત કરતા આગળ નઈ જશે તમારે આ જ્ઞાતા જોયા કરવાનું કે મન શું કર્યું મન થી તમે જુદા પડી ગયા નિરંજન નું મન તમારે હાથે નહી આ લાઈન ઓફ ડિમાર્કેશન નાખી લાઈન ઓફ ડિમાર્કેશન બિટવીન બિટવીન યોર સેલ્ફ એન્ડ નિરંજન લાઈન ઓફ ડીમાર્કેશન નાખી એમાં તમારો ભાગે આવ્યું નહિ નિરંજન ના ભાગે સમજ ને એટલે નિરંજન વિચાર અવરા આવે તો આપણે જોયા જ કરવાના અને નિરેન્દ્રભાઈ અકયા હોય વિચાર આવતા વ્યવસ્થિત વ્યક્તિ નામ નું ચલાવ છે તમારું રમણભાઈ રમણભાઈ વ્યવસ્થિત ચલાવશે ભાઈ જાય છે જઈશ નઈ શું ના લીધું હોય જઈશ આ થોડીક જ વાર છે થોડીક વાર પછી લીધું છે કાત નો હોય તો આમ આમ લઈને જતો હોય અરે મેં પ્રયત્ન આમ થરક્યો થરક્યો એટલે મેં પ્રયત્ન કર્યો થતા પડી ગયો તૂટી ગયો તો લોકો શું કે કોને તોડ્યું કે અને તમારે ઘેર હું આવ્યો હોય તો તમે કાદા વ્યવસ્થિત છે એમ કરી તમે સમજી જાવ સમજો ને આ વ્યવસ્થિત કર્યું તમે સમજી જાવ પેલો જાણે નઈ એટલે મારે ડોલર આપી દેવો પડે હવે તમારે તો નોકર આવે એટલે હાથમાં બધા પ્યારા હોય અને દસ પંદર હોય એના હાથમાંથી પડી ગયા એટલે તમારે સમજી લેવાનું કે વ્યવસ્થિત તોડ્યા ખબર ને અને શું કેવાનું કે તું દાજુ નથી ને ભાઈ નોકર શું કેવાનું રમણ ભાઈ તું દાજો નથી ને તો નોકર ખુશ થઇ જાય બિચારો બરોબર પછી આપડે એને વ્યવસ્થિત નહી કેવાનું નોકર ને આપણે. તો આપડે એને ધીમે ધીમે ચાલવું હવે આવું ના કરીશ એટલું કેવું છે ટકોર મારવી સમજો ને ધીમે ધીમે ચાલવું આવું હા હુડ હુડ ના કરીશ કહેજો ને એટલે બીજા ચોક્કસ ચાલે એટલું જ વ્યવસ્થિત તોડ્યું કેમ વ્યવસ્થિત તોડ્યું એ તમને સમજાવું શું છે તે તમને કહું વ્યવસ્થિત કેમ તોડી રાખ્યું કે આપણા લોક રમણ કપર કાપી ડઝલ લાવે તે આપડા હાથ પેઢી સુધી ચલાવે એવા છે ને હાથ પેઢી સુધી ચલાવે નાય ભાગે નહીં કરીએ વેપારી નહી હું ચોટલો જ બીજા ના લાવું ને એટલે મીલો વાળા ને ચાલે નહી આ વ્યવસ્થિત શક્તિ તોડફાડ કરે છે આ તોડફાડ કરે છે પણ સપ્લાય કોણ કરે છે એક શક્તિ સપ્લાય કરે છે સપ્લાય ને સપ્લાય અને તોડફાડ કરવાની આપ્યો કયો હમણાં પ્યાલા ને દાખલા તમને સમજાઈ ગયો ને આ બીજો દાખલો આપું વ્યવસ્થિત માટે વ્યવસ્થિત સમજવા માટે બીજો દાખલો આપું એક તમને સમજાઈ ગયો દાખલો એ પૂરો થઈ ગયો ને હા બેંકમાં આપણી પાસે બસો ડોલર છે એક ગઝામાં અને બેંકમાં ગયા અને બે ડોલર લાયા આપણે એક ગઝામાં બે હજારમાં ક્યારે એક છે પછી આપણે ઘેર ભણી આવતા હોઈએ તો બોર્ડ વાંચ્યું બીવેર ઓફ થિંગ એ આપણે વાંચવામાં આવ્યું એટલે આપણે કહેવું નિરન્દ્રભાઈ રસ્તો ખરાબ છે ગજુ ડાબી રાખજો ભાઈ એટલું કહેવાનું આપણે તો પાડોશી તરીકે ના કહેવું જોઈએ પાડોશીમાં તો રહ્યા ને આપણે જ ઊભા છે જ એટલે આપણે નિકાલ કરતા હોય આપડે જોઈએ રહેવું પડશે સમજવું ને એટલે આપડે કઈ નિરંજનભાઈ ગુ દબાવજો લેબ છે એટલે નિરન્દ્રભાઈ દબાવી રાખે પણ પેલી જમા કાચી હોય ને તો આટેલા મરચા રાખે ફેંકે નઈ આ ચૂડી ગયો અને પેલો કાપી ગયો એટલે શું સમજાય કોને ગપાવડા સમજાય ને એટલે આપડે મનમાં સમજાય છે આપડે પકડી ગયા વ્યવસ્થિત ના તાબામાં ચૂકતે કર્યો આ વ્યવસ્થિત હિસાબ આપડે ચૂકતે કર્યો પેલો પકડાશે તારું વ્યવસ્થિત પકડે ચૂકવેલેબી ખાતો હશે કાંઈક ના ખાય બે હજાર પછી આપડે ગજુ જોઈ લે બે હે એટલે બે હાજર ગયા આપડે ગણું વ્યવસ્થિત જ છે બધું તો કયું પછી આપડે પેલા જોડે છે પાંચ દસ માણસ જતા છે ને તેમને જોઈ ગયો નાસ્તો એટલે તમને પૂછ્યું ભાઈ તમારું શું થયું ગયું શું કયું તો આપડે કહીએ કે ગયા તો બધા પાંચે પાંચે કરીને આપી દે સમ આપે બઉ ચોક્કસ ચોક્કસ લોકો બહુ નહી આપે કરે નહીં શું સારા ડાયા માણસ નહીં તો મૂરખ કે બધા આપેલી અને મૂરખ કે અને તેઓ કકડાટ કરવા ની પાસે આવે ખરા એટલે આ ભગવાને શું કહ્યું કે અજ્ઞાનતાથી બે અજ્ઞાન કર્મ નું લખેલું કર્મ એ લખેલું તે ભોગવે છે અને બીજા નવા કકડાટ ઉભા કરે છે અને રમણ લખેલું આપણે ભોગવવું પડે એમાં છૂટકો ના થાય ને તો રમણભાઈ સમજાઈ ગયું ને ફોડ આ બધા પથર આખો દાળ જે પથર થાય બધા સોલ્વ થઈ જશે એટલે બહુ ઇન્ટરેસ્ટ સમજી લેજો અને કાલે હું આખો દિવસ છું તૈયાર આવજો અને હું તમને પુષ્ટિ આપું પછી તમારે વ્યવહાર ને સમજવું પોલીસ ગેતા કેવું અમારું આ ઘસુ ભયું છે નોધી લેજો કેસ કપ ને શું જવાનું એટલે જવાના પોલીસ વાળા નોંધી લે કે ગયા છે એવું અને કેસ કેસ નોંધી લો કેસ નોંધાયર બની ચાલ્યા અને સાડા આઠ રાખતા તાર ભાઈ મન ખરું નિરજનભાઈ જતું મન કારણ નીરંજનભાઈ નું મત તો ખરું ને મન બૂમ પાડવા કે તમે તો કહેશો વ્યવસ્થિત છે પણ આ બે પેલા આ બારસો પેલા આપવાનું એનું શું કરીશું એટલે આપણે સમજી મહાપ્રા ને મારા જ્ઞાન થી ઠેપાણ રહ્યું છે ત્યાં પાછા આ ગોધા કશું મન કશું આપે ખરું આપણે સત્તા એના પ્રસાદ જવો શીરો બનાવો અને ભજીયા બનાવો ને એવું બધું બનાવો એટલે બહેરા કઈ કઈ ને લાયા એટલે ગરમાય ખુશ અને પછી આપડે શું કરવાનું ખૂબ હા રોક થી ખાવું ભરી ભરી અજી દવા જોઈ લઈશું પણ પેલું ખૂબ ખૂબ ગાધું એટલે જમીન પછી ઉઠ્યા તરત એક જણ ક્યાંથી પાન બની આલું છું તરત તાર સુ તમે ના ના સમ મન મન શું કરે પછી પછી હવાર માં ઉઠ્યા તાર પોલીસ વાળા આવેલો પોલીસ વાળા કે શું થયું દારૂ પીધો પૈસાનું પાણી કર્યું તો આપણે વધ્યું હોય તો આઠસો સાડી પચીસ વધ્યા એટલે આપણે વ્યવસ્થિત જેટલા પાછા મોકલ્યા વ્યવસ્થિત હિસાબે તો એ થઈ ગયું એટલે આપણે સમજી લેવાનું કે વ્યવસ્થિત પાછા એ મોકલ્યા ને આપડે હિસાબે હિસાબ આઠસો ને સાડી પચીસ ડોલર એટલે પછી આપણે શું કરવાનું છે આપડે ખાતર પાસે દઈએ પંદર પંદર પોલીસ ચા પાણી કરજો આપડે આપીએ તો ખુશ થઇ જાય બિચારો અરે હળદર થયા તે પેલા ને બિચારા ને આખો દાડો કઈ ખાવા ના મળે એનો શિકાર ના મળે ભૂખ્યો રહે બિચારો એના તો ખાતર પાસે દીવે એને હળદર આપેલી એના હાથમાં તો થાય આ પછી આઠસો ડોલર રહ્યા તો ઘરમાં લઈ જઈ અને ચોપડામાં બે હજાર બેંક ખાતે જમે કરવાના બારસો વ્યવસ્થિત ખાતે ઉધારી કરી અને આઠસો રૂપિયા મૂકી દેવાના તબેજ પડી ને કાંઈ કોઈ કહે વ્યવસ્થિતના ખાતામાં ઉધાર છે ક્યારે છે ત્યાં કે આવતા મહિનામાં બેતાળીસ હજાર બેતાળ બે નફો આવશે એ તો વ્યવસ્થિત ખાતે એ નફા ખૂટનું ખાતું વ્યવસ્થિતના ખાતામાં કેવું તમે સમજ પડી ને તમને સમજાવી દેવા ત્રણ વાક્યો છે ત્રણ પૂરા થયો ને આ ત્રણ છે કશો તમને એવું લાગે છે ઇંગ્લિશ માં સમજાય ઇંગ્લિશ માં તમે સમજાય દો પછી સમજાવી આપડે થોડી વાર પછી હા ચોથું વાક્ય આપું છું આ ત્રાઇના આજ્ઞા થાય છે ને આ ચોથી આજ્ઞા દેહ ને આપડી અજ્ઞાન નથી એટલે આપણે એનો હિસાબ તો ચૂકવો ને તો જ એનો નિકાલ થઈ જાય ને આ દુકાન આપણે કાઢી નાખી છે દુકાન વધારે વધારે કરતા હતા દુકાન આપણે કાઢી નાખવી તો પછી આપડા ઋણાનુબંધ દ્વારા કોણ કોણ છે ઋણાનુબંધ દ્વારા એટલા કોના કોના ખાતા છે સગાવાલા એ બધા હોય ને ઋણા બંધ વાળા કેટલાક છે કેટલાક પણ બઉ મોટું જબડું ખાતું આને પછી કેમ છો નિરંજન એનાર ખરા કે એ બધા આપડા ઋણમ કેમ છો કે તે આપણે ઋણાન બંધા બધા મોટરો ચલાવે ગાય ઋણાનુબંધ આ ઋણાનુબંધ છે આ ઋણાનુબંધ વાળા પાંચ પચીસ હજાર ખેલા માં હતો ને ત્યારે આ ઋણાનુબંધ વાળા ને ફાઇલ કેવી ફાઇલ ઋણાન બંધ શબ્દ આખો ના બોલતો ભાવે એટલે આપડે ચોપડા ફાઇલ ચોપડા નામ ખરો એના એ બધા ચોપડા નિકાલ કરવાનો આપણે એ ફાઇલ એફઆઈએલ એ ફાઇલ કરવાની શું કરવાનું ફાઇલ તો આ તમે તમે સુધાર આ નિરંજન ફાઇલ નંબર વન આ તમારી ફાઇલ નંબર વન તો ગણી અને ભૂખ્યા હોય ભૂખ્યા થયા હોય અને આ નિરંજન ભાઈ માનતા ના હોય એ ભાઈ હોટલમાં જતો જ નથી તો ઘણી તો આપણે કહેવું ભાઈ સંભાવ નિકાલ કરવાનો આપણને ઉપાધિ ને આપડે કેવું દૂધ પીવા દૂધમાં શું વાંધો ના રોકાણ છોકરો ત્રીજા મા બાપ ચોથા પાથમાં બધા આ બધી ફાઇલો એનો સંભાવ નિકાલ કરવાનો શું કરવાનું છે અત્યાર સુધી ચીડાતો આવ્યો કેમ જેવા આપડે ચીડે અને હસ્તો આવ્યો ત્યાં જગ્યા છીએ એ બધું ઉડતા વધારે ગું પીળા તો આવે તો નિકાલ કરવો તમારે આજ્ઞા પાડવાની શું પાડવાની છે તો એ તમારે મનમાં નક્કી કરો આપડે દાદા ની આજ્ઞા છે સંભાવે નિકાલ કરો સાઇલ નો મારે સંભાવે નિકાલ કરવો હશે એટલું તમારો ભાવ થયો નઈ એની અસર પેલા પર પડશે એના મન ઉપર સમજવું અને તમારો નિકાલ થઈ જશે ના થાય તો પછી મારે કરવાનો પણ એટલી અઘરું કઈ કાશ છે આ ફાઇલ છે તે વધારે ફાઇલ ત્રીજો બહેરી જોડે વધારે સંભાવ નિકાલ કરવાનો હોય છે સમજવું ને અને છોકરા જોડે તે નિકાલ થઈ જશે સમજવું ને અને આ બહરીને બહેનોને ધણી જોડે નિકાલ કરવાના છે તે આપણે સંભાળ નિકાલ કરવાનો સમજબર ને સમજાવી છે એટલે ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો એનો દાખલો આપવું બે એટલે તમને અનુભવમાં આવી જાય દાખલા આપવું તો હવે તમારે બહાર ઓફિસમાં જવું છે ઓફિસમાં જવું છે એટલે તમે લાઈવ ને કહો કે ભાઈ મારું જમવાનું મૂકી દો એ કે છે પાંચ મિનિટ થી ના હોટ આપડે પાંચ મિનિટ જઈને જઈએ રસડા પોતે કઢી ઉતારતો હોય ને શાંતિ પડી ગઈ કઢી ઓવર થઈ ગઈ એટલે આપણા જ્ઞાન થી કોને કડી હોય એ કરી દીધી કયા આપડા જ્ઞાન થી કર્યું વ્યવસ્થિત વ્યવસ્થિત ચેક તમને સમજાવ્યું વ્યવસ્થિત ચેકથી કર્યું એટલે મનમાં સમજે વ્યવસ્થિત આ કહી જોઈ એટલે બેન ને શું કેવું દાજા નથી ને કઈ નથી એટલે બેને પછી આ ફાઇલ તો ખાઈ ને ફાઇલ નંબર ટુ તો આપડે ઓફિસ માં જવું છે ફાઇલ નંબર ટુ કડી ઠરી ગઈ રમણભાઈ કડી ઢરી ગઈ એટલે ભાત ભાત થઈ જ ખાઈ એટલે આપણે અમને કેવાનું કે ભાઈ હા આ ભાકરી કરી છે એટલે જો ભાકરી ના થોડું કરીને ખાઈ ને ગયા તો સંભાવ નિકાલ થઈ ગયો સમજો ને આમાં જે ધરાવનાર સમાય શું અને જતી વખતે કેતા જવું કે અત્યારે કરીબડી ખાધી નથી હું આજે દાળ ભાત કહી રોટલો બધું બનાવજો ભાઈ શું કરું પછી બીજો દાખલો આપું બીજો દાખલો આપું રમણ બીજો દાખલો આપું હવે તમે એક રૂમમાં બેઠા બેઠા સુધાર્થ ધ્યાન કરો છો ત્યારે બહારથી બાયણા પર કર્યું એટલે તમે શું સમજી જાવમા આપણા જ્ઞાન થી કોણ આવ્યું આપણા જ્ઞાન થી કોણ આવ્યું બાર ઠોકર છે એ કોણ છે આપડે જ્ઞાન થી અંદર બેઠા બેઠા ખબર પડી કે ફાઈલ આવી પણ કયા નંબર ની ફાઈલ છે ખબર પડે એટલે જો ફાઈલ આવી ના ઉગાડીએ તો વધારે ઠોકે એટલે ફાઈલ નો વિકાસ પડે ને આપડે આપણે બાયડુંગાઈ ને જોવું ફાઇલ પચાસ સુરે જોડે સ્ટોર હતોરેમાન સુધી ઉગાવ્યો છું ત્યાં કે તાઇની ગોતરા ખવાડાત છે મહેતાજી પૈસા નહીં હાલતા એટલે આપડે સમજી ઝઘડો પતાવી દેવો પડશે એટલે મહેતાજી ને બોલીએ કેમ નહીં હાલતા કે ભાવ વધારે લખી રહ્યો કે એસી એસી ડોલર ભાવ વધારે બસો ચાલીસ ડોલરની આપણે ભાગ્ય જ છે એટલે આપણે પેલાને સમજાવી અને આપણે કયા કાયમના ઘરાક તો પેલો શું કેદ કેદ ભાવ વધી ગયા સાહેબ અમે કાયમના ઘરા ગો આમ કરી બચો ચાલીસ ચાલીસ ડોલરને બધા આપી દેવા હોય એના માટે શું ભીને હું શું મૂકી દેવાનું સંભાવ નિકાલ કર્યા ના ભાઈ હવે આપણે સંભાળ નિકાલ કર્યો આપણી જોડે પાડોશમાં એમને જ્ઞાન નતું શું છે હવે એની ઝઘડો ચાલ્યો એટલે આ ભાઈ અહી કોઈ માણસ ને જોવા મોકલ્યા શું છે આ શૈલીઓ છે તો તારી કોથરા હા એ સાહેબ પેલા સજા ને કે છે તું મને ઓળખતો નથી આપતો સાહેબ કોંગ્રેસના બહુ મોટા માણસ છો પણ હું છોડી ના દઉં કે મોટા માણસ કે પૈસા નથી આપવાનો તું સીધો ઉપાડી દા કે છે એટલે આ બધા પૈસા ફેંકું તું અડી દઉં તું એ તું કેટલું અડું છું ડબડાવા ગયા સેઠ તમે બધા રૂપિયા ફેંક્યા બધા રોલ પણ પેલો બીનો નહીં એ ગળી લીધા કે આ વધારે ચીડ્યા એટલે તૈયાર કે તું શું સમજુ શું કે સાહેબ મારા પૈસા મેં લઈ લીધા એમાં શું સમજવાનું કાંક તને જોઈ લઈશ મેં બી દેખલું એટલે હું આ પૈસા પૂરા આવ્યા વ્યાજ સુપું છું વ્યાજ નહીં વાંચવાના આપણે સમજ પડે ને જેમ તેમ કરી સંભાવ નહીં કે નાખવાનો થઇ ગયા પછી આગળ ઘેર પતી ગયું પૂરું થઈ ગયું પતી ગયું પાંચમી આજ્ઞા રમણભાઈ તમારું નામ રમણભાઈ ને તો બેંક માં ખાતું રમણભાઈ નામ ન સિદ્ધાર્થ નામ નું બેંક ના ખાતું હવે છોકરા કોના નામ ના સિદ્ધાર્થ કોના કે તમારો છોકરા એ રમણભાઈ નો સર મકાન રમણ બે નો આતા એટલે પછી હવે શુદ્ધાત્મા તો આપડે વધવાનું પેલું તો વ્યવસ્થિત ચીજો બધી હવે આપણે શુદ્ધાર્થમાં લખવાનું શું નફો આપડે જે આજ્ઞા પાડી છે ને એ ધમે થઈ જશે સિદ્ધિ શુદ્ધાર્થમાં તો આપડે શું ધમે થશે જે તમે આજ્ઞા પાડશો ને તે એટલા ટકા બધી જમ થઈ જશે બીજું સુધારના તો આપણે શું જમે થાય કે મારી પાસે જ્યાં જ્યારે દર્શન કરવા આવો તો ખૂબ જમે થાય મોટી મોટી રકમ થાય ને એનામાં આશીર્વાદ આપીએ એની શક્તિ જબરજસ્ત આપીએ બરોબર ને કારણ એક અવતારમાં અનંત અવતારની ખોટ વાળવાની છે આ એક અવતારમાં કેટલા અવતારની ખોટ વાળવાની અનંત અવતારની જે ખોટ લાગેલી હતી એક અવતાર વાળવાય છે તે બને એટલું અમારી પાસે વિશેષ આપવું પછી આ ડોલર ખર્ચી ના આપવું પડે કારણ કે બારસે બાર ઇન્ડિયા માં ઇન્ડિયા દર્શન કરવા આવું બે વાર આવું છું કેવો સપ્ટેમ્બર એક તો જા આજ્ઞા પાસો એટલું જમે થશે બીજું આ દાદા ની પાસે આવીને દર્શન કરશો જમે થશે બીજું તમે બધા ભેગા થઈને સત્સંગ કરો કે આ આ જે સંઘ છે સંગ સંઘ એના પુસ્તકો બધા બહુ છપેલા ઘણા છપેલા છે તે આપતા વાણીઓ છપેલી છે એક થી નવ નંબર સુધી અને ચૌદ નંબર સુધી છપાવવાની છે તે જાડા ધાડા પુસ્તકો છે આ એક માખ્યો પુસ્તકો ઘણા પુસ્તકો છે બ્રહ્મચર્યના પુસ્તકો બીજી બધી જાતના એ પુસ્તકો ફ્રી ઓફ મળે છે પૈસા નથી લેતા કારણ કે અમારી વાણીનો પૈસા ના લેવાય અમારી વાણીના ધાડા પુસ્તકો ના લેવાય એ સંઘ સંઘને લોકો આપી આવે અને સંઘ લોકોને ફ્રી હાલે પુસ્તકો મંગાવી લેજો આપડા વસંત વસંતભાઈ એડ્રેસ આપશે તમને અને તમે ઓકરીજ થી લેજો સમજ પડે ને પુસ્તકો જેટલા જોયે એટલા મળશે પુસ્તકો ન્યુયોર્કમાં આવી ગયા છે આ પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ છે અને બીજું પૈસા ખર્ચીને એક વસ્તુ છે તે તે પણ મંગાવજો દર મહિને અમારી વાડી આવે દર મહિને એક માસિક નીકળે છે માસિક માસિક એના એકલા પૈસા માસિક વાળા લે છે માસિક વાળા અમદાવાદ થી નીકળે માસિક પૈસા લે છે મહિને મહિને અમારી વાણી બધી ભરપર આવે એમાં એટલે તમને વાત વાત કરવાનું મન થાય એટલે એ એકલું તમે બચજો બાર મહિને પચીસ ડોલર થી છે અને કાયમ માટે થવું હોય તો પચીસ ડોલર આપી દો પરમાનન્ટ મિનિટ પાંચ મિનિટ બે હો પછી પછી રાજી ખુશી જાઓ પછી હવે તમે તમે ખરેખર શુદ્ધાત્મા છો કે ખરેખર પેલા તો તમે શું ખરેખર તમે બાય રિલેટીવો ને વ્યવહાર થી વ્યવહાર થી તમે છો નહી કે નિશ્ચયથી જ પેલા નિશ્ચય થી બોલતા હતા નીચય થી આપણે શુદ્ધાત્મા આપણે ખરેખર એટલે આપણે અહંકાર ગયો હું અને મારું થઈ ગયા હું મારો એટલે આ અહંકાર ને મમતાનો ત્યાગ થઈ ગયો અને પોતાના શુદ્ધાત્મા પોતાના સ્વરૂપ ગ્રહણ થઈ ગયું એટલે ગ્રહણ ત્યાગ નો રહ્યો નહીં તમારે આ સંભાવ નિકાલ રહ્યો એ ત્યાગ કરવાનું કેવું કે કશું તમારે રહ્યું નથી નોકરીઓ કરો છોકરીઓ પહેરાવો છોકરા જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કે જ્ઞાની પાસે જ પડી રહ્યો એટલે ઘેર તેને કહેવાજો છોકરાનું દુકાન પર બેહાડો અને મારા હાથમાં નું કલ્યાણ કરું પેલા થતું હતું રાતે તમારી ફાઇલો બુમા બુમ કરે ગઈ આવ રમણભાઈ આયા છે તમારે ફાઈલો આવે ને હવે શું કે ફાઈલો એટલે હું કઉ તમારી ઘે તે નથી પડાયું કારણ કે શું થાય વાતાવરણ શુદ્ધ હોય આખો દાડો દર્શન થયા કરે નિધિ ધ્યાસન રહ્યા કરે ના મુખારબેનુ નિધિ ધ્યાસન નિધિ ધ્યાસન શું થાય એમની જે શક્તિ છે ને તે ડિરેક્ટ પ્રાપ્ત થાય આપણને તમે સમજવું ને હવે આ બધું જ આપણે કરી ના શકીએ તો શું કરવું જોઈએ તમારે તમારે રાત્રે રોજ હોય નવું દસ અગિયાર વાગે સવાર જ્યારે એમાં હતો નહીં પણ આંખો મીઠી સુઈ જઈને પછી મીઠી અને આ દાદા નિધિ ધ્યાસ ને દેવું જોઈએ બરોબર ને આંખે આ દાદા નિધિ ધ્યાસ ને દે તમને અને તે હું સુધાર્થ સુધાર્થ આપડે કોઈ સાબળે એટલું જ કોઈને હરકત ના થાય એવી રીતે ઘરમાં કોઈને હરકત ના થાય અને આપણે કોહનું સાંભળે સુધાર સુધાર સુધાર્થ સુધાર એટલું બોલવાનું એમ કરતા કરતા ગોઠવી ઉઘી દેવાનું બે મિનિટમાં પાંચ મિનિટ દસ મિનિટમાં ઊંઘ આવે ને તો જયારે ઊંઘાયા આપણે ઊંઘી દેવાનું છૂટી કરીને જાગવાનું નહીં એક માણસ મને કે મને તરત ઊંઘાઈ જવા મળે એટલે ચૂંટી કરીને ના કરી ઊંઘી દેવાનું સમજ પડે નઈ એટલે આખી રાત પાણી પડ્યા કરશે એ જાગૃત અંદર આખી રાત પાણી પડ્યા સમજ પડે ને એટલે આ બીજું સબસ્ટીડ્યુટ આપ્યું પેલું થાય એવું નથી તમારે એટલે સબસ્ટિટ્યુટ આપ્યું સમજ પડે ને હા ખાસ કરજો અવશ્ય અને કાલે અહી આવી જજો આવું રાતે કરી અને કાલે અમે આખો દિવસ છે એ તમે આવજો અને આશીર્વાદ આપીશું અને ભૂલ કે બે શબ્દ વાક્ય ના બોલાયો સુધારી આપીએ રમણ ભાઈ બે બે શબ્દ ના બોલાય બે વાક્યો તો અમે કાલે સુધારી આપીએ અને તમને રાગે પાડી દઈએ સમજ ને એટલે કાલે આ પ્રમાણે રાતે ધ્યાન કરી સુઈ જજો સમજ પડે અને પછી કાલે આવજો બેન થોડું બોલાઈને લે પા જોડે જોડે હોય ને દેશભર ગયો હતો હાઇ ગયો ફોન આવ્યો આજે સવારે ફોન આવ્યો હતો બીજું કે કોલંબસ આવવાના છે બે દિવસ પછી કોલંબસ અને ત્યાંથી પછી મે રશભાઈ કાગળ લખી આપ્યો છે અને ફોટા પાડીને રોલ આપ્યો છે તમે બી લો પ્રકૃતિ ના સુધરે તો શું કર્યું પ્રકૃતિ તમે કેમ ના ચીડાઈ જાઓ ભાવ તો જોવાય નહી તો તમારેથી ગુસ્સો ના થવો જોઈએ ના એવું કઈ ના થવું જોઈએ બરાબર માર માર પણ એનો બધું ચાર્જ હું વસંત ગેરંટી લીધી છે ને મેલેશું તમે મીઠી દવા રોજ પી પી દવા તો એને ડાક્ટરે કહ્યું છે બરાબર બંને તાવ ચડે બંને બરોબર દાદા એનું કેવું એમ છે કે જયારે તમે સારા કામો નથી કરતા ગુસ્સો કે થોડીક કપટ થોડી તે વખતે તો તમે શૈલેષ જ થઈ જાઓ છો કોણ કેવી જાય મને પૂછાય